જગત ઊંઘ જાતો માણસ જાતતો માણસ શું કરે જાગતો માણસ તો આમાંથી આવતું તમે મારી કરોડો રૂપિયા હોય દુઃખ દેખાય ડાક્ટર માણસ ને જ્યાં ઊંસા માણસ માની છે ત્યાં એને દુઃખ દેખાય એટલે ત્યાંથી કેમ કરી સચી જવું અને અસરરૂપ થાય કેવું હા સ્વાલંબન અવલંબન આ મળે એમાંથી રોટલો મળે ને તાર દુકાન માંથી તો રોટલો મળે દુકાન થી રોટલો આપવા નથી દુકાન થી શું રોટલા ખબર જ નથી એ દુકાન કઈ થી મળવાનું છે હાથ જોડી ને બેસી રે તો ક્યાંથી મળવાનું છે એક હજાર દોરે આપણે વેહિ રહેલાઈ કોઈ બેસી રહી લો બહાર પાડે ભીડ છે તો તને શું સવાલ મારો શું થાય પણ કહે તમે કહો ભીડ મળે ભીડ બગવી લઈ શકે આ તો એવું છે રાજા પોતે બધું ભૂલી જાય અને પછી પોતે પાંચ ડોલર ઉછીરા આવે ને પોતા ઘેર બધું છે વાત ભૂલી જાય દુકાન જોઈએ કે રીતે એને આવડું કે આપવું જોઈએ તો 785 સાથે ચોરાંઠો શ્રીષબે પટેલ આવ્યા દાદા જીવન મરણ કેવી રીતે નક્કી થાય જીવન મરણ કેવી રીતે નક્કી થાય છે વીરભાઈ તો ચારી આપેલું પૂતડું શું એ ચારી પૂરી સુધી પડી જાય ફરી પાછી ચારી રહી ફરી ના લીધે રહી હોય સંયમ માં આવે એટલે પછી એને આપડે ગાળ ભરીએ ની તો એ અમારું કઈ ખરાબ અત્યારે આગ બોલે ખરાબ તો વિચાર આવેલીસ વાળા આમ કઈ કરે પોલીસ વાળા નથી બોલે તો પોલીસ વાળા કરે પણ રાચાર તો આવે ને સંયમ રે ખરો તો નેબળું નબળું કેવાય એકને ખરેખર છે ખરેખર તું કોણ છે ખરેખર તું પણ ખબર નઈ સમજ ના પોતે હા પોતે કોણ અરુણભાઈ અયુર્વેદ નામ ઓળખવા માટે છે હા ઓળખવા માટે તું પોતે કોણ મારું એટલે હું કઉ કે મારા માથા પર મૂકો છે મારું કયું માને એટલે મારું છે પોતાનું મારું એ કેનાર તું કોણ આ તો અત્યારે આ અરુણ એમ નામ છે એક અરુણભાઈ અને અરુણભાઈ માં બેઠેલો આત્મા તે કે બર્યો છે આત્મા ઉડી જાય એટલે અરુણભાઈ એક બાજુ રે અને આત્મા જતો રેબંધ નથી બરોબર છે આત્મા તું જ્યાં સુધી તને ભાન નથી હું અરુણ ભી છું હું અરુણભાઈ છું ભાઈ હું અરુણ અને હું આત્મા છું એવું જેને ભાન ભય તેને એમ કઈ ચાકતા કહી ગયે શું ભાન છે નહી એટલે તને અરુણ ની દાળ ભરે છે આત્મા છું પણ તું તો અરુણ અરુણ થયું શીખાય તમને કેમ લાગે જાણવું તમને કેમ લાગે હું જવાનું છે મધરે કે ફાધરે હગા વાળા નામ પાસે તને ઓળખવા માટે નામ પાળખવા માટે શું નામ થી ઓળખવું ચાર પ્રોગ્રામ કર્યો છોકરા પરિણામ દિનેશ ને એટલે સમજી જાય નોમ ના પાડ્યું ના પડે ને સમજી ના પડે એટલે નામ તો અમે પાડવું પડ્યું છું બધા ઊંચી કોણ નામ ગોદરું કઈ દા એટલું બધું ઊંઘ માં એ વેપાર ચાલે પાંચ છોલર પઢાવી લીધા મારી નાખો એને ખુલ્ કરી નાખ્યો હવે ખરી છે એ આપડો હિસાબ છે એ રીતે થઈ ગયું મિરાજ થઈ ગઈ બસ કયા ગામના મૂળ મોટા મોટા કુંડ હતા આ તો આગળ સરકારે બંધ કરે શું કામ એ વાતમાં બધી વાતો નીકળે દરેક ગામ દરેક ગામ આ ખરાબ દરેકલાકલા ચોરો પૂછ એવું કે એ જમાનો કઈ રહી ગયો એ જમાનો એમાં હજુ તાજા કયા કરે છે લોકો હજુ લોકો કયા કરે છે પેલા રિસોટાવાની છે ઠીક છે એમ હવે ચોરો બધું ચકલાસી નો ચોરો ખુશ કે સરકાર નો ચોરો રહેતો આગળ આપડે સરકારી બેસા પટેલો નું સારું લાગ્યું પટેલ નું પટેલ નું ગામ સારું ને પટેલ છે પછી પછી દાદા કર્મ કેમ નું બંધાય પછી લાયા તું આ બીજો કર્મ શીર બંધાય એવું કહ્યું ચલો એનો જવાબ આપી દઉં તમારો બોલી જાય તું કે કર્મસી રીતે બંધાય જ્ઞાન બહાર પાડ્યું શું કર્યું અને તને તને તારા વિચારમાં એમ લાગે કે દાદા એ શું કામ કર્યું એટલે તારા મનમાં ખરાબ વિચાર આવે તો તારું કર્મ બંધાય ખોટું કર્મ બંધાય કર્મ છું બંધારણ રસ્તો બતાવું મુંબઈ માં તારો ખારો થઈ રહ્યો છે હું દાખલો આપું તેવું સમજી લે એનું નામ ચંદુલાલ છે અને તને કે ભાઈ ન ભૂલી ગયો અરુણ આપણે ચંદુલાલ એટલે ચાર જણ પાંચ હડા ચંદુલાલ તું અરુણ ટકા ઉગાડ ઉગાડે પછી શું કે આપણે પાંચ દેખે આપડે એકલા દેખે ચાર પાંચ દેખે એટલે આપડે સુ પાછા જાય આવો વધારો કઈ બિહાર મનમાં શું થતું હોય અધાર કઈ કી કર્મ એ કરવાની જરૂર નથી એને આયા છે ઈજા હોય તો એ કર્મ બાંધી મને પૂછ્યું કે આવું થઈ જાય છે મારે શું કરવું કારણ હું કીધું કરતો ભગવાન માનતો હોય ગર માનતો હોય હે ભગવાન મારી ભૂલ થઈ આવું ના થવું જોઈએ શું કહ્યું મારી ભૂલ થઈ માટે આવું ફરી નહીં કરવું આવું શું કહ્યું ઘૂસી જાય આગળ કોસ્ટી ગયો તો બધું ને હવે પછી તને શું કે ચા કઈ બોલે આપડે દીકતા કુદરત ના કાયદો છે માટે મારે આવું નિયમ ભર્યો ને ભલે ગીજડી જે આપણું એવું નથી કે તમે મોટી બાજુ દીખાવો એટલે આવું ના હોવું બાકી આમ તો કેવાય નઈ તમે જાઓ પાસે આપણું આપડી ખાનદા ની કેવાય આપણે આપડે કઈ પરિવાર નથી કે પણ મારે તો આ અત્યાર કઈ ગુણવા ફરી આવું નઈ શકું શું થયું અમદાવાદ રાજી થાય તો કર્મ બંધાય કે ખૂન કરી આવું પસ્તાવ કર્યા ફાયદો થાય કર્મ તો બંધો ગમે કરે પણ કર્મ તો બંધલ ને બંધન ને છૂટ્યું છે મનમાં એમ થાય કે આ શું કરવા જ જોઈએ તો ભરી બહુ બંધ આખતે પસ્તાવો કરીએ નહીં તો પણ જે પસ્તાવો કર્યાથી આવતા બહુ કર્મ ના બંધાય આવતા બધું કર્મ બંધાય પણ જે આ અવતામાં માર્યો આપણે તેનું થતે અકિર્તિ રાખશે એ બરોબર આ માર્યો ત્યારે અપકીર્તિ આ મારો શરીર શરીર માં જાતે બંધાય આ કર્મ ફળ છે કર્મ કહેવાય કર્મ ઉદય થી માર્યો અને માર્યો એટલે કર્મ ફળ ભોગવાનું પણ નવા કર્મ બંધાય નહીં મારવાથી નવું કર્મ બંધાય ક્યારે એ મારવો જ જોઈએ નવું કર્મ રાજી ગુજરી મારે કર્મ બધાય અને પસ્તાવો પૂરું કરે તો નો દાખલો આવે ને વધારે સમજાશે દાખલો મળી જાય કે દાખલો બતાવો એક માણસ જે પૂજો ભવ કર્યા ભાવ કર્યા હોય ત્યાં હોય તો અમુક જે હોય સારું થાય ખાવાનું ખાવા જ જોઈએ નક્કી કર્યું હોય ભલે આવતા આવતા મેં ભીજ નાખી દે આ ભીજ નાખી દેવાય તે આવતા આવતા મેં ફળ ભોગવવો પડે એટલે પછી હોય ને મોટી લાગી જાય અને મા બાપ ઘણું કે વરે કરે તો પૈસા કરી મારે નથી જવું પોતે નક્કી કરે એ નથી જવું કોઈ છે હોટેલ એનું ગુગલ ક્લિયર થઈ જાય હા એનો જીભનો જોઈશ કામ કરવું પડે છે નથી ગમતું કરવું પડે છે એનું નામ કર્મ નું ફળ છે શું છે હવે છોકરા એ ઘણો મા બાપ જગ્યા ચાર પાંચ વર્ષથી ઘા કર્યું પછી કર્મ પૂરું થયું ખાવાનું બંધ થઈ ગયું પણ હવે જે ખાધું ચાર પાંચ બે ત્રણ પછી નીકળવા પડ્યું શું કહ્યું ભયડો થાય ગયો ફોટું ફોટો મારા લીધો એનો ભયડો થાય ને ત્યાં ભોગવવું પડે આતી વખતે મનમાં નક્કી કરે આવું ખાવું જ નથી તો આપતા બહુમાં કર નહીં બના પાછું ખાવું જ જોઈએ એક જ જાતનું હરણ એક મુસાલમાના છોકરા છોકરા પછી હોય કે મુસાતા નથી પૈસા પછી ભડાવું તમે હરણ મારી લાવે કે જૈન ખાવાનું હરણ મારી લે અને કવડાવી માટે બરસ છે ખાવા માટે બરત છે હવે જે કાય છે એને છે તે જાનવરનું નો શિકાર કરી મારી નાખે છે માટે એનું ન ગતિ આવે કર્મ એક જ પ્રકાર પણ ભાવ જુદા એવું પેલો તો એના ઘોઘા મોટા કુદ કરે એટલે જીવો મારે તમે હજાર શિકાર ના શોખ હોય છે ને પછી ચંટા હનુપા રે એને કઈ પડી નઈ પણ એ ક્યુ કહેવા છો જો એક્ઝેક્ટ ને આવી ને બોરી એક્ઝેક્ટ લાગી ગઈ ને હા સાંભળ્યું પડે ને ચાલે ના સાંભળીએ તો આ તો આવડે બધા નથી આવડે એટલે વાત શીખવા જાહેવાનું કરું ને થોડું ઘણું તને સમજાયું એમની વાત કરીએ પરબ્રમ્ એવું શું એ બ્રહ્મ સ્વરૂપ કહેવાય શું કેવાય અને પરબ્રહ્મ એટલે શું કે આ થત માં બધું જ પોતાનું જ લાગે ગાળો બોલે તે પોતાનો લાગે માર મારે તે પોતાનો લાગે કુલ ચઢાવે તે પોતાનું લાગે પામ સ્વરૂપ થવું છે એટલે આ બ્રહ્મ સ્વરૂપ આ તમે લખ્યું ને બ્રહ્મ થયેલા બ્રહ્મ સ્વરૂપ થયેલા કેવા કામ કરે બ્રહ્મ સ્વરૂપ એટલે આત્મ કહેવાય શું કહ્યું એના કર્મ મમતા રહીત કર્મ હોય કેવા હોય નિષ્કામ કર્મ હોય બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ હોય ને કોક કોક જ હોય બાકી આ તો બધા લખે કે આ બધા સાધુઓ લખે બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ ઘણા અહિયા પૂટા પૂજા કરે એક ધરાક ને નહી બ્રહ્મ સ્વરૂપે કેવા હોય ત્યારે મમતા બિલકુલ હોય નઈ શું કહે અને વર્તન રાખજો તો કે નું ભાઈ તમે ભાગ ભળો ને ત્યારે તમારો ખુલાસા થઈ ગયો બીજું પૂછ્યું છે દાદા તમારું કેવું છે તું જ ભગવાન છે જો બધા સમજતા થાય સમજતા થાય હું ભગવાન જે સમજણ થવી એ આખા દુનિયામાં એક માણસ એવો ના થાય શું કરે એ તો ખરા પણ એ સમજેટ બે ઊંઘતા છે ઊંઘાડીમાં કેવું જાગવાના જાગે તો જોઈને પણ જાગવા નથી ઢંઢોળી ના તો જાગીને પાછું પાઉન ભૂ જાય પાછા પાહુ બેન ખુને આવી જાય આ ઉઠો આવું કરો પાછું તારે સમજ પડી ને એટલે ભગવાન થાય છે એના દેખાય દેખાશે એ દેખાશે એ દેખાશે સુરેશ દેખાશે કે તું હા બીજું લાવો નિર્વિકલ્પ સમાધિ થતા પહેલા જે દીક મરણની બીક મન બુદ્ધિ માં તેના માટે શું કરવું આ જે નિર્વિકલ્પ સમાધિ લોકો કે છે ને એ બધી લૌકિક છે લોકિક હિન્દુસ્તાનમાં નિર્વિકલ્પ સમાધિ લોકો કે બધી વાત લોકિક છે લૌકિક એટલે સમજે તમે લોક સુ સમજે માયાસી માયા માલૌકિક નથી સાચી વાત નથી આ બધા અમે હું આસપાસ છું હું બ્રહ્મ છું એવું ભાન થાય એટલે હું ચંદુભાઈ છું હું એનો ભદ્ર છું ફાદુ તો મામા તો એ બધા રિકલ્પ અટાડી જાય પૂરેપૂરું સર્જી ગય છે પૂરેપૂરું હા નિર્વિકલ્પ સબાજી એકદમ મોટી હત્યા નિર્વિકલ્પ સમાધિ થઈ શકે નહી તો દીવો હોય જંગલ ના જંગલમાં દીવો ત્યારે એ દીવા ને દીવો આ બધું કેવું છે કે લૌકિક બની વાતો અને આપડે લોકો શું કહે બાપજી થતા આમ કરતા કરતા કરતા કરતા આપડા લોકોને સમજાય નહી આવું બોલે હું કઉ નીરગ સમારી નથી ઊંઘી ગયા તે કે ભવન નથી ને આમ સીધી કરી એનામાં જમારી કેવી હોય જાગ્રત સ્થિતિ ભાઈ थी थी होया नहीं। समाधी कोई अजागृत स्थिति हो नहीं क्या समाधि भाई आ तो मैं मन में कोई थर हो मन में थर चित थर में आनंद पमी जाए बाहर नूली जाए बिचार पड़ जाए बार उड़ी जाए आप ना एकाग्रता थी गई कीरक समाधि तो हो बाहर निकल उपाधि उपाधि पा લીરિકલ સમાધિ થયા પછી આધી વ્યાધી ઉપરી હોય ફરી આવે મને સત્યાવીસ વર્ષથી આધી વ્યાધી ઉપરી આવી નથી અરે ટેન્શન નથી સત્યાવીસ વર્ષથી જાગ્રત સ્થિતિ હોય છે કાઉન્ટ આ ઊંઘે નહીં આ તો ઊંઘવાને છે તે આ લોકોએ લીરિકલ સમાધિ કરી અંધામાં કાળેરાવ થઈ પડે સત્યાવીસ વ્યક્તિ અમે એક ટેન્શન નથી થયું અને અમારી સમાધિ ગઈ નથી સત્યાવીસ વ્યક્તિ એક સેકન્ડ પણ ગઈ નથી એમને સમાધિ કહેવાય સમાધિ નહીં જઈ પાછળ ઉપાડી વાર ઉપાડી કેમ ગયા ઢું ગયો નહીં શું થયું પણ અહીં ચાલ્યા થોડું સમજાય તમે મારી વાત સમજાય બીજું કઈ જે કહ્યું પૂછી લો આજે આ જ્ઞાન પૂરી ભેગા ના થાય હું દાદા ભગવાન પોતે નથી દાદા ભગવાન લોકો કહેવાય ખરા છે એ પ્રગટ થયા તે માહિત તે હું દાદા ભગવાનને આમ કરી નમસ્કાર કરું કારણ કે હું પૂર્ણ સ્વરૂપે થઈ શક્યો નહીં તો એટલે એમ જેમ છે મારે કહેવું પડે મારે ભગવાન થઈને કો શું છે નહીં ભગવાન ભગવાન શું છે હું તો વલની અપજર્વ છું આખા વલના પ્રશ્નો આપવા તૈયાર છું તમામ શાસ્ત્રોના તમામ આત્મા ન હોય એટલે વેદને પૂછે કે આત્મા ન હોય તો આત્મા કેમ નથી શબ્દરૂપ નથી આત્મા અને આ તો વેદ એટલે શબ્દરૂપ છે એટલે અવર્ત અવળની હોય કેવો હોય આત્મા એટલે શબ્દ હોય નઈ પામો બધી વાતચીત કર્યું બહુ ખુલાસા તમારે તમામ પ્રકારના ખુલાસા અને આ દાદા ભગવાન થયેલા છે તે દાદા ભગવાન હું હોવ નમસ્કાર કરું કે મારેથી મારે ચાર ડિગ્રી છે ભગવાન તારી અથાણ તો હશે ને ટેન્શન ક્યાં બોલતો નથી ખબર ના હોય તો અડિશિયા ની જે નઈ તને હું આ રેગા નો અડધો ડિગ્રી નો થાય આપડે મેશ્વર હોય તો લોકો પૂજા કરે છે તેનું પ્રાણ શું કોને પૂજા કરે છે લોકો પૂજા કરે તારી પૂજા કરે ભગવાન ની મૂર્તિ છે ભરત ના પણ હોય તો આ તો આપડે હીરા ભૂખ્યા લે કેમ ના આવે પોતે કોણ ખેર ભાઈ પરમેશ્વર છે પણ પોતાનું ભવન થાય એ ભાન પ્રગટ કરવા માટે દિવો હગાવનાર છે એ બધું જોયેલ સાધનો બધો ખબર સારા જ માલ પણ તને ખબર ના હોય કે અહીં દાદી છે તો આમ તને કહીએ કે અહીં દાદી એટલે તું ખોદી શું કહી ઘરનો જ માલ છે પારો ઘરનો માલ તો જ્ઞાની પુરુષોને જાણકાર મળ્યા નથી તો સુધી ભટેક ભટેક કર્યા ઘણી વાત એટલે પૂછતા બીજું પછી બઉ સારું કયા કયા કર્મ બંદર લાગે છે મેળા છે શું કરવાનું તને કોઈ હેરાન કરતું હોય તો પૂર્વ શું કરેલું એના તરફ ખરાબ ભાવ કરી રહ્યા છે એટલે પુરોધર નો બંધન ઉકેલ આવે એકંદ શાંતિ અને ક્ષમતા એના માટે ખરાબ વિચાર પણ ના આપણે અને મારો હિસાબ ભોગવું એવું હોવું જોઈએ કેવું આ જે કહી રહ્યા છે મારા પાપારે હું મારા પાપ ભોગવી રહ્યો છું એવું લાગુ છે તો છુટકારો થાય મારી વાત ત્યારે છુટકારો થાય અને ખરેખર તમારા કરવું લઈ જ દુઃખ દે છે તો નિમિત્ત છે જગત નિમિત્ત છે દુઃખ લેનારું ઘર લઈ શકતા લઈ લેનારું બધા નિમિત્ત છે તમારો હિસાબ છે તમને આ ઇનામ નથી કરે મને લાગ્યું હું અમને કેમ નથી લાગશું ઇનામ ના લાગે કેવી રીતે બધું આ લોટરીમાં આવે છે કેવી રીતે આવે કેવી રીતે જાય છે પેલું આવે છે એવું ના જાય છે પેલું તો દાદા ઝૂકવી રહ્યા છે નો છોકરો છે ને આપડો છે આપડા પણ જોગ લઈ દે બેન કોનું છે ભક્તિ અને સંક રમેશભાઈ ભક્તિ અને સમય જ્ઞાન કયું સારું સમય સારું ભક્તિ કરીએ તો કેવી રીતે તે તમે એ સમય જ્ઞાન પૂર્વક ભક્તિ કરી કે સમ્ય જ્ઞાન પહેરું હોવું જોઈએ તો ભક્તિ થાય ભક્તિ છે ને આધારે થાય કોની કરવું ભક્તિ નો હાથ એવો થાય છે શું નામ ભક્તિ નો ભક્તિ એટલે કોઈ પણ વસ્તુ તમે નક્કી કરો કે મારે આ પ્રસુત પ્રાપ્ત કરવી છે તો એ ભક્તિ કરવી પડે શું કરવી પડે તમને સમજ લક્ષ્મી જોઈતી હોય તો લક્ષ્મીની ભક્તિ કરવી પડે ભગવાન જોઈતા હોય તો ભગવાનની ભક્તિ કરવી પડે અને જે જે કરવું હોય તેની ભક્તિ કરવી પડે ના કરવી પડે છે આપણે જવું હોય તો તેની ભક્તિ ના કરવી પડે તો ભક્તિ કરવા માટે આપણે શું કરવું પડે પેલું ચેતલો નકશો જોઈએ એટલે નકશો હોય તો જ આપણે પછી થાય નકશો ના હોય તો તમે ખબર પડે એટલે પેલો નકશો હોય તો જેટલું જ્ઞાન એટલી જ ભક્તિ માણસ ની ચોક્કસ થાય બાકી બીજી બધા ભક્તિ હમણાં પણ જવું કેવી રીતે જ્ઞાન પૂરક જાય સમજણ હોય તો નકશો નહીં તો ફરફર કરે છે બટેક બટેક કરે છે તે નહીં જાય નું પ્લાનિંગ થઈ ને આવશે તમ સમજાય છે અમારી વાત મૂકી એટલે આ જે બાકી નાખેલો કે હશે ને બસિ ભણ નથી આ બધું આપડે બોલે બસ થી ભોવાનું કેવું હોય તો સ્ટેશન ભક્તિ કરવી પડે તો સ્ટેશન ભેગું થાય સ્ટેશન ભક્તિ કરવા માટે શું કરવું પડે એનું પ્લાનિંગ જોઈએ નકશો આવે તો પછી ગાડી પછી ચલાય પહોંચી જાય ટુ એપ્રોચ હિયર શું કહે ભગવાન ની ભક્તિ કરવી હોય તો ભગવાન જ્ઞાન જાણવું છે અને પછી એપ્રોચ થયા કરે શું કર્યું ને તું એ આપ્રોસ ને ભક્તિ કેવાય હવે આવી બધી ઘીણી લેતા લોકોને ખીર ખબર આ તકે મહાદેવ એ ભક્તિ કેવાય આમ કરીએ ભગવાન તરીકે ભક્તિ